શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સમય બે હાજર ચાલીસ ના કોષ વધી મંગળવાર તારીખ એકત્રીસ એક ચોર્યાસી સારંગપુર નું ચોથું વચનામૃતમ શરૂ સુખીઓ સબ સંસાર જબ જાગે તબાવે સુખીઓ સંસાર બધો <laughs> <laughs> <Jee tujhe. laughs> ભક્તો હતા એનો પાછલા જે દુરુપયો હતો એમાં પરેશ આ મંદિરો આ પુસ્તકો આ લાયબ્રેરીઓનું હોય એવું છે સરવાળો ગીતા ભાગવતી અર્થ શું આવેલી વટાવવાનું છે અજમેરી બોલ અજમે પછી અજમેર ભાગ્યા છે હું તો આ સિદ્ધાંત ના ભાગવત માં આવે સત્ય છે સત્યમ ને બધા એ હું જોઉં શબ્દ મૂકી દેતા હોય એનો એ જાવ હોય ભાવ આપી ગમતી આ સાક્ષાત્કાર નો કરતા હોય કે પોતાનું રૂપ મનાય નહી ભાવ તો થાય પણ રૂપ દેહ મનાય ને એમાં બહુ સરસ કર્યું આત્માની વ્યક્તિ મારા તત્વમ નિ મહાજનો એના ગત જે પોતાના તર્ક ની ઉપર ચાલ્યો એ તર્ક ની મહાજનો મહાજનો લાગત નહી હોય એમાં બુદ્ધિ પણ સ્વામિનારાયણ હરે ધનવાદ શ્રાવણ દિવસ ઉત્તરાદે મુરાજમાન હતા ને મસ્ત શ્વેત પાક બાંધી હતી શ્વેત પછેડી ઓ હતી ને શ્વેત પહેર તમે આ સારંગપુર માં મને બઉ ખબર નથી જોયા નથી હનુમાનજી ના મંદિર ની બાજુ માં દરબાર છે એ ખબર છે પણ વતનામૃત ક્યાં ક્યાં બોલાના બહુ નથી અત્યારે જુના છે પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ આત્મા અનાત્મા ની ચોકી વિક બે શ્લોકે કરીને અથવા પાંચ શ્લોકે કરીને અથવા સો શ્લોકે કરીને અથવા હજાર શ્લોકે કરીને જે ચોખું સમજાય તે ઠીક છે જે સમજા અનાત્મા નાનું ભાઈ અનાત્મા એટલે દેહ થાય આત્મા ને દેહ ની એક જુદી વિકરી સમજાય માલી પાઠો એ આત્મા છે આ દેહ છે એ અનાત્મા છે દેહ ની ચોખ્ખી વ્યક્તિ સમજવી જોઈએ આ જુવાર છે આ ઓળખવા જોઈએ રાખવા જોઈએ અનાત્મા ના ધર્મો આત્મા માં નથી આત્મા ના ધર્મ અનાત્મા માં નથી દે ને એક કરી ન મનાય પછી જેની સાથે સંબંધ થાય એ પછી એની પત્ની કેવાય ને પણ ચાંદલો કર્યા પેલા ઈ એની પત્ની હોય કઈક માંડો પડે તો ઓલી રડે પાછી જવો તો ખરા જાય સંબંધ માં એક દિવસ જ ગયો હોય કેટલું જાય બધા એવું કહે છે કે અક્ષરધામમાં જવું કે જવું તો આત્મા ને આવડા ને તો કઈ જવું નથી આનંદ માળી લેજીએ છીએ આ જેમ જેમ વધે ને પછી પરદેશ કરતા હોય અને પછી સોદા કરે માલ ની હેરફેર ની કરો નાનો વેપારી ડબલા માં ને હોય બિચારો એની એમાં તંજરી ન પડતી હોય આપણે મનુષ કરીને બધા છે ભગવાન ના માર્ગ માં પરલોક ના લગભગ કોઈ મોરખ અહી ના ડબલામાં મજા આવે ડબલા માં એમાં ઘૂંટવાયો જ હોય રાત્રિ કેટલો ફાયદો છે કરકસર કર્યા વિના રહે નઈ અને ઉલો જે લાંબા વેપાર કરનારો છે આવે પાંચ હજાર દો હજાર હા મેન કરે આશક્તિ છે એટલે કે ભગવાન મહાપુરુષો છતાં અભાગ્ય દિવ આને ન જાણે ચિત્ર પાડવા મારું કઈનાર અને ઓલા વેપારી વેપારી તો બે દર્શન કરી છે કે ઓલા વેપાર કરનારા છે કેમ જઉલા માં ને બધા ડબલા ઉપર કાંઈ ન દેખાય આહિમા થાય આવતો નથી લાયો છે દર્શને અને મળી એમાં જો બોલાચાલી થઈ જાય તો ટપાટપી થઈ જાય દર્શન કરવા છે આપડે જિંદગી ભાઈ માની લે છે કે આપડે ભક્ત છે પણ લગભગ આપડે ભક્ત એક ખાના માં નામ ન આપવું ભાઈ જોઈએ ના નહી જોઈએ તેમાં ફરક કેટલો પડે એક ને જમવામાં તકરાર ન એકને જમવામાં તકરાર હોય હંમેશા બરાબર હોય ને ઈ તકરાર કરે એવડાય એવું ખાય પાંચમાન ની ગુણ એ ઉપાડે અને આવડો મસાલા હોય પણ ચિત્ર મારવા અનાત્મા ના જ્ઞાન વાળા એમાં આશક્તિ વાળા એ આ જગત માં જીવન જીવે છે પણ ચિત્ર મારીને ભક્ત નો મરીયે ને જ્યાદા ત્યારે એ કરોડો કાનો હોય છે એમ મરવાનું આવશે નહી આવે કાઈ વધારે અહી શહેર માં ઓછું આમજે છોકરા એના રમતા હોય ને એના પૂળામાંથી રાડામાંથી મલોખા કરે જોયું ઉતારે એના ગાડા બનાવે છોકરા બાપ છોકરા રમતા હોય ને આવે છોકરા પપ્પા આ મેં કર્યું આવે ને છોકરો એવો રાજ્ય છે આપડે આપણી લડે પાછી ઉપાડશે પણ આવડે એના હાથમાં નવા યોજ્યો કેમ રોકે રાખ ની ચપટી થઈ જાય ગરીબ ની હરજી હરજી ઓલા ને પાંચ નાળિયેર વધારે નાખે ઘી ગરા નાખે ઓલા ગરીબ ને જગત માં મનુષ્ય ભૂલી જઈએ છીએ અને અનાત્મા ના શણગાર માં આપડે રાત્રિ દિવસ વપાડી અનાત્મા એટલે આજે કમાયા રાત્રિ દિવસ લગ્ન કરે ના સંબંધ કર્યો અપ્સરા જ એવા દેવલા હોય ને એના ઘર ની મંડે વાતમ કરું પછી પુત્ર દેવ પુત્ર હું તો બીજી વાત કાઢી ને ભૂલાવી દઉં ચાર વાપ લઈ જાઉં આગળ વાતું કરી બે ત્રણ વર્ષ મુંબઈ રાક્ષસ મને યાદ આવ્યું ક્યાં રહેવાય તો ફલાણા મોટા મના મોઢે ન કહેવાય તમને આમ કે રાક્ષસ તારી જમદા રસ્તા જેથી કહ્યું એટલા માટે મારા કહે છે કે ચોખ્ખી પીખી કરી રાખજો આ બોલનારો આત્મા છે એ નથી બોલતો નીકળી જાય તો ન બોલે કઈ બોલે બોલે એનો ફરક શો કઈ નથી આને એવું અજ્ઞાન માં જગત પૂરતા માટે મારા બે લો કરી બે શ્લોકે કરી પાંચ શ્લોકે કરી સો શ્લોકે હજાર શ્લોકે શાસ્ત્ર શ્લોકો છે પાંચી વિચારી મનન કરી કઈ મેળવણી કરતા શીખવા જેથી અહીંથી ચાલ્યા તે સગા સંબંધી દિલતા કઈ કાયમ આવે મરવાટાને પાણી ભાઈ ત્યાગી માં બધા મોટા ખેવાય એટલે હું ગયેલો રોગ એવો હતો કે જરૂર ખેવું થઈ પછી તાવી થી અવડી લીધી હું બેઠો છું એટલે બીજા તાવી ન થાય ને એટલે જગ્યા રહ્યો લાડ કર્યો અને પછી દૂધ લાગ્યા એ ચમસીએ ચમસીએ માલી માં રેડે જન્મ થાય તો રેડા ક્યારે ક્યારે ઉતરે ત્યારે હું બેઠો બેઠો પણ વખાણ બહુ કરે ના જ જોવે કોઈ કોઈ ન જોયો કારણ કે આત્મા અનાત્મા ને ખબર જોનારું ક્યાંથી કાઢું તમે બેઠા તો ખરું મારા વખાણ કરો આ દેવ જેવું પરાધીન થયો મારી આ દશા કરે એને વેર નો હોય એવું પૈસા આવે સત્તા આવે સંપત્તિ મળે દુનિયાનું માન મળ્યું એટલે ઈશ્વર સંપત્તિ વાળા સાધન વાળા ઈશ્વરને ઓળખતા જ નથી ઈશ્વરને ઓળખવા એનો પ્રયત્ન નથી શાસ્ત્રો આ સહજાનું સામે ઓલે છે એના સંતો છે આ મનુષ્ય દેહ છે જન્મ ત્યાં માવતર ને પોતાની વૃદ્ધાવસ્થા દેખાય અને છોકરો જુવાન દેખાયો જન્મો ત્યાં એ આ કામ છે હજી જન્ મંડળ મંડે માંડવા ઓ મારી પાછું આપણું સિકંદર જેવો મરવા તાને બિચારો ના સિકંદર ખુબ રેલ બિચારો લ્યો મારો જણા દ એટલે જ્યા વૈ ખોટા છે કોઈ રોકતો નથી હવે મારો જણાવો ઉચકાવજો એટલે તું અહિયાં કે મારા વહીજો ક્યાં બચાવે તો બચાવે કઈ હતો એટલે વાળા અમારી વખાણ કરે તમે બધા હવે જે હોય તો પણ આત્મા અને યાદ કરે બાકી તો બિલકત થી આનંદ જવા અને આમ કરી આપણે ભગવાન પાસે જવું હોય તો પછી શ્રીજી મહારાજ બધા જે શ્લોકે કરીને અથવા બે શ્લોકે કરીને અથવા પાંચ શ્લોકે કરીને અથવા સો શ્લોકે કરીને કરીને જે જે તે થાય છે અને ગોબરી સમજણ સુખદાયી થતી નથી આત્મા જેવો ગુણ દેહ એક આવતો નથી અને ધડ દુખ ને મિથ્યા રો દે દેના જે ગુણ છે હું ચેતન્ય આ બે મારે વિશે એતે આવતો નથી એ થઈ ધડ દુખ ને દેખિન રાજી થાય એ સુખરો થાય ચાંદ આપ્યા સુખ પણ હલવાળા દુઃખ જ છે આપડે લાગે કે જેની પાપનું ફળ છે દેખ કે આ પાપનું ફળ છે પાપનું ફળ તો દુખ જ હોય ને આપણ દુખે ખમું જ હોય બોલો બિના તમે તમે આ દાયા દાયા બેઠા છો બધો હે આ મારું દર્શન હે કે મારું દર્શન કે મારી દેસ્તા દેખ જો દેખ આવો નથી એમ થઈ ઉપાધિ છે <laughs> આવડા ને ન મળે એવું છે નહીં સગુર વાળા ને ન મળે એવું નથી હવે દુઃખ રૂપ કર્યું આત્મા ની જોયે તો આ જીડિ ની વાત ક્યાં પાણીના બે પણ હાઈ જાય આપણને હડકો લાવે હું મીઠા ભૂત લાગે ના કોઈ પણ વસ્તુ હશે આ પૈસા અને શ્લોકે જૂ નો ખબર પડ્યો આમ કરો આમ દુઃખ ભાજન કહું કેટલા વર્ષ છ બેઠો આશુ ઉપયોગ આશુ ઉપયોગ પછી તમારા મોટા આપણે હવે આ સરખું ચાલે ધ્યાન લેવાનો બહુ કરવો તો બેસ નો આપ ઈશ્વરે આમાં દુઃખ સિવાય બીજું નીકળે ભલે પરોપકાર નું કાર્ય હોય સર આ મનુષ્ય દેહ ને ચિંતામણી ગયો ચિંતામણી છે બનતા સુધી તો છેવટ ના સમયમાં ગળે વાગવાનો સંભવ છે બનતા સુધી તો છેવટ ના સમય માં ગળે વાગવાનો સંભવ છે અભિજે પકડે જો અભિરાનતા છે વાગો ગળે પકડ્યા ને માને લેજો આઈએ દુઃખમ જઈએ દુઃખમ આ લોકો તો ઠીક છે એને કરવાની છે એને ચાલુ છે તો ત્યાં પણ એને આવરણો એવા મોટા છે કે એને ખવી આ માર્ગે જે હાલવું એ અઘરું છે આપણે આ માર્ગે સહેલો પણ કરીએ તો ક્યારેક ક્યારેક દેખાય છે નાનું આમાં છે નહીં આમાં છે નહીં પણ એમાં હશે મોહન પ્રસાદ એવું છે. કામ કારણ વારંવાર અને ચોખું સમજાય જાય તેલ સમજણ સુખદાયી થાય છે અને સમજે છે મારા જેવો ગુણ દેહ એક સમજી ને અત્યંત નિર્વાચનિક થઈ ને ચૈતન્ય રૂપ થકો પુરુષોત્તમ ભગવાન નું ચિંતન કરે એવો જે જળ ચૈતન્ય નો વિવેક તેને દ્રઢ વિવેક જાણવો એને આપણને વધારે લાગુ પડે સ્ત્રી નું મો લાગુ પડે લાગુ પડે મહારાજ બોલે એક આ પૃથ્વી ઉપર પોતે પધાર્યા રામા આવતા અને કૃષ્ણ આવતા ભલા લે એ કોઈ ના પક્ષ માં નતા કોઈ રાજેવું નું કલ્યાણ કરવાનું એની ચોખ્ખી વાત હતી મહારાજ આ બ્રહ્માંડ માં આવ્યા આપડે રાયું પડે કરી બીજું નીકળેલી આનંદ નિર્વિકલ્પ દેવાનંદ બધા આખા માં તો આવે છે ને રુઘનાથ દાસ જો વાત છો ભગવાન પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડ આવે અમુક વ્યક્તિ સિવાય એટલું બીજા અવતાર કરતા આ વખતે હું મહારાજ ને મળેલો મળેલો લેવાલો પછી શું વિચારો બદલ્યા હોય તો મળેલો ભાઈ વિચાર જયારે તો સમજ જા માટે એના અંતર માં સુખ ના આવે જેમ સુંદર અમૃત સરખું અન્ન હોય ને તેમાં થોડુંક ઝેર નાખ્યું હોય તો ચડે કે ન ચડેનારા ને પૂરેપૂરું ચડી ગયું અત્યારે તો છે સમજણ છે હરિભગત ની આપણા માં પેલું છે એને આપણે ખબર તા શીખ્યા એને હદવા બે આત્મા નો વિચાર કરીને એક અત્યંત નિર્વાસ નીકવાય એવો ચોખ્ખો આત્મા વિચાર કરવો અત્યંત નિર્વાસ નીકળ એવો એ વિચાર કરવો પણ એ વિચાર આપણે બધા કરીએ છીએ મા કઈ પંચ વિષય નથી પણ તમને દ્રષ્ટિ મોહિત જેની ઘડીએ થઈ એ દોષિત છે બોલી દોષિત તો એવો વિચાર ભગવાન ના ભક્ત ને કરવો નહી અને એમ સમજવું છે મરશે તો દેહ મળશે પણ હું તો હાથમાં છું અને મરશે તો દેહ મળશે તો આત્મા છું અને અજર અમર છું માટે હું નહીં હું મરું નહી મુકાય ને કઈ બોલો એવું સમજી ને અયા માં હિંમત રાખવી સમજી જાવ પરમેશ્વર જેવા મોક્ષ ધર્મ માં નરક કહ્યા છે તેવા નરક ની પ્રાપ્તિ થાય થશે અને તે નરક ની છે ભગવાન ભક્ત હોય તેને કઈ જગત ની રહે તે લોકરાવો તથા વિમાન તથા વણી મળે મહોલ એ જે વૈભવ ચોરાશી માં પણ જાય નહી માટે જો સવાસની ભગવાન ના ભક્ત હશો તો પણ ઘણું થશે તો દેવતા થવું પડશે ભગવાન ના ભક્ત હશો એટલે શું ભગવાનતા કઈક બાકી ભગવાન નો ભક્ત તો કેવાય પણ છે જગત પેલું ભક્તિ તમારે આવી છે આ બધા ભક્તિ પેલી છે તો અહીંયા કથા જાણીતી હોય થવું જ પડે ભગવાન ના માર્ગ માં જગત ને એક બાજુ કરવું જ પડે કરતા કરતા વાસના નો થવે અમારે બીજા જગત ની પાછી વાત છે અને અમને મમ્મત તો પીડ્યા દેશે ને એ આવડા નહીં છોડે હું અક્ષરધામ મળી જાય એમ ને લડાઈ તો લેવી પડે પણ લડાઈ નથી લડાઈ તો ક્યારે કેવાય એ તરત દેખાય લડત છે ઉપલગ લડત દેખાડે ઉપલગો એ તો એ તમે તપાસજો ને તો તો તો તો તો મેરા બલાવી લીધો બધો પ્રયત્ન બધ આ પ્રયત્ન હું કામ કરે કરવા જાય વિચાર કરી આપડે કેટલો થાય છે અને ઉલટા આપડે હેઠે જતા હોઈએ તો એ મદદ કરે એટલી વાત ખરી ઊંચે જવા માં ન કરે હેઠે જવામાં જ ગ્રસ્ત મદદ કરે તે ફોજી હોય ની irmão પછી કે એવો ન હોય તો શું કર્યા કરી કે કોનો આ કે કો તો ના દે પણ એકે જવા તો દોરી જાય ને દોરી જાય લલો બહુ એનું વિવેચન એક લાચા દોહોત તો કરો બલુ અમે कान માંગવી કાઢજો એમ આપડે મેં દીકરો કર અને ચોરાશી જાય નહીં ભગવાન ના ભક્ત હશો તો પણ મનુષ્ય થઈ ને વળી પાછી ભગવાન ની ભક્તિ કરી ને નિર્વાસ નીક થઈને અંતે ભગવાન ના ગામ ને પામશો આવું અમે જામનગર હતા સ્વામી ના સેવા કરતા અહીંયા કથા વાર્તા થાય એક સાધુ હરિપ્રકાશ સ્વામી દીધી જે મહા સ્વામી વાંચે હું વાંચ એક દી રાત હરિપ્રકાશ સ્વામી કે તરફ મને છે એ ભાષા મારું કલ્યાણ કરો નીકળે છે હવે આનું આમ જઈ ગયા બોલે પૂછી જોઈએ કોણ છે તો પણ ભાઈ પડખે બેઠી હોય તો એની આમ ન જવું આપડે હોય કોણ જોયું એને પૂછ્યું બીજે દાડે શું હરિભગતું કલ્યાણ થાય સ્વામી ને કહો ક્યાં ગામ ના તો ફલાણા ગામ બધું થઈ અને સ્વામી ને કયું ગામ બોલ્યો સ્વામી કઈ ડુંગળામાં પાણી લઈને જોઈ ના એટલે એની ઉપર ડંકા નાખ્યો મત ભામી પાય પર કમેટી પર આપણે એની ઉપર ન નાખો ઓલા ઉપર ડંકા જો નહી કરે જો હું તો ન વાટ છે એનો ખરેખર વેતણ એમ કઈ ન મારે આમ ના રાણ આમ ના બોલી વાણી છે એ બોલી એ આયો 22 અમે આવું થયો છે બસને પે ચુટ્યો હવે ઉમે તો સત્સંગમાં બે જન્મ લેશે અને આપણે લખેલી ભગવ એવા હતા ત્રણે ઘર કર્યા તે વાસના વિના થાય એક મરી જાય ત્રીજું વળી મરી જાય ત્રીજું સામીને પછી એની સાધુ થયા એનો ભણે માન પેલાનું નામ સાધુ ને નવો બોલાય સંબંધ હવે એનો મોક્ષ આજે હવે કોઈ ક્યાંય આપણને ના મળવા મળતું નથી ખબર આપણે દેખાતો હવે આ બુદ્ધિ વાળા જાજા માણસ થઇ ગયા એટલે જ્યાં બુદ્ધિ આવી તમારા સાહિત્ય માન છે ને બુદ્ધિ અટકે ત્યારે શ્રદ્ધા જ્યાં સુધી બુદ્ધિ કામ કરે ત્યાં લગી શ્રદ્ધા જન્મતી જ નથી હોય બી શ્રદ્ધા એમાં જન્મે અટકે ત્યારે શ્રદ્ધા જન્મે બુદ્ધિ એનું તો અભિમાન હોય પણ બુદ્ધિ માં દીકરી ચોવીસ તત્વ માય લીધી આત્મા નથી ચૈતન્ય નથી માયા ની દીકરી તો માયા બતાવે એટલે બુદ્ધિ અટકે ત્યારે શ્રદ્ધા જન્મ પોતાના મન ના તકો ઉભા છે ત્યાં લગી ઈશ્વર માં નજર આવે કેમ કેમ કેવાય સતર્ક આવે ત્યારે પાસ ખુબી હોય ને હરાનભાઈ ભગવાન ને તૈયાર પણ આ બધું આત્મા નો વિચાર કર્યા વિના કોઈ દીધું દિવસો અને ખરેખર મને મન જોવાય આવ્યા હોય ને નથી વિચાર ભગવાન ગમે ત્યાંથી આપી દે આપણી દ્રષ્ટિ જો પૈસા ઉપર ગઈ તો આપણે ખાડા માં જઈએ ઉત નથી કરવી જેવી બદલું જેવી છે એ બદલે આપણે જો તો ભગવાન ના ભક્ત આગળ આપણે દૂર થવું પડશે આપણે ઘણું થો થશે તો દેવતા થશે દેવતા માંથી ભોગવો એવું જાણી ને ભગવાન નો ભક્ત હોય તેને વાતના બળ દેખી હિંમત હારવી નહીં પ્રયત્ન જ કરતો નથી કરતા કરતા ટાળતા ટાળતા બધું દેવું થાવું અને મનુષ્ય થવું દેવું ન થાય મનુષ્ય ભગવાન નું ભજન કયા કરવું વિશ્વાસ રાખવો એથી વચના પ્રતમભાઈ વાત